આ બધું જુદી જુદી જાતના રેસ જામ બનાય માણ મનુષ્ય માં જુદી જુદી જાત તો કેમ બનાય કોઈ કોઈ કાળા છે કોઈ ગોરા છે કોઈ